તમે ખબર મીટર ના દસ રૂપિયા મીટર ના દસ રૂપિયા તો મીટર ના પચાસ રૂપિયા બહાર પણ આગળ સુરત ખાતે પૂરા સુરક્ષા આજુબાજુ સાતસો આપેલા સોડા થયેલા ચાર સાબીના વિંગાણા મંદિર ની થોડી વિગત સમજાવો મંદિર ની મંદિર માટે જે સુખ ન પા છું એ સુખ બધા પામ મુક્તિ સુખ બંધન બંધન એ કામો આત્મજ્ઞાન કરાવે અને ચિંતા થાય મારી જોખમદારી મારી જોખમદારી તમે જ નતા બાકી આ બધા મારું કેવું છે મંદિર તો બધા બહુ છે આપણા નવું અત્યારે બાંધવાની શું કરવું પડે મંદિર તો દેશ ઘણા છે તો આ મંદિર બાંધવાની શું આપડે જરૂરિયાત શું આ મંદિર થી બધા લોકો નું બહુ ફાયદો થઈ જાય બસ લઈને આમતા સાધ બહાર નીકળ્યા ફરવા નીકળ્યા તારે સિલાઈ નવું દેહરાદર માં ગયેલું છું ત્યાં દર્શન કરવા ગયા રામચંદ્રજી લક્ષ્મણજી ભવ્ય છ પૂર્ણિમ વિચાર પડી ગયો સૂર્યમૂર્તિ છે પ્રતિષ્ઠા કોણ અત્યારે પ્રતિષ્ઠામાં એક લાયક પ્રતિષ્ઠા કરવાની શક્તિ જ કોઈ ધરાવતો પ્રતિષ્ઠા શક્તિ કોણ કરી કે જેના બુદ્ધિ નો ના હોય તે એક સૂધિ ના હોય તે પ્રતિષ્ઠા કરી પૂજારી રડતો રડતો આવ્યો હાર કોઈ દાદા ભગવાન હશે નથી આ જ્યા કે શું કર્યું પ્રતિષ્ઠા કરી છે માતા બધા તો છતાં જરૂર છે દેવસ આપણા દેશમાં આટલું ધાર્મિકતા રહેવાનું કારણ ભારત ની અંદર ધાર્મિકતા છે અહિયાં તો દુઃખ નથી પણ ઇન્ડિયા ને માટે ઇન્ડિયા માં તમે સિંધે ગાર્ટન માં જવા દૂધી છે गुजरात स्कूल मजा चौथी चौबी बनता है दुखी प्रजा बीज दुखी जीते जगह नहीं बदल बफाई रोज आ बी हवरे કારણ કે નાણું ખોટું છે નાના છોકરા કસર નહી થતી એનું શું કારણ છે માટે જ ફરતો પછી લે યાદગાડી ને ફરે અને અત્યારે એક બે દાળેરી જતી રેતી અઢાર બાબો થાય નાખશે ને આપડે તો હાથ પેઢી સમજે ને ચિંતા હોય કે સમજુ ને હા પછી અમે આમ કરીએ ચિંતા નીકળી જાય પછી એ સમજે ને નીકળી જાય પણ આ રીગર મારી પાસે બે હિર કશું ઈચ્છા થાય તમારે નીકળી જાય બે કલાક વિધ અવર્સ ચિંતા જાણો આવું સરેલપમેન્ટ એમને નકામો જતોનેજર ને કાગળ હતો ઢેરાશ્ન પૂછ્યો વર્લ્ડ ઓબેટરી કઈ ખરો છો ઠાકોર થયું ઠાકોર છે ને ઠાકોર બીજું અપમાન કર્યુંકા ની તપાસ આપડે જઈએ તમને તમારે ઘરે છે આ બધા ને ઠાકોરભાઈ નામનો ભૂટ લાગે છે ઠાકોરજી નરેખા ઠાકોરભાઈ કોઈ નથી રિયાલિટી માં ઠાકોરભાઈ નથી એમ હા બાય રિલેટિવ તમને કેમ લાગે જે એટલો જ ગોચાળો બધે તેથી આ બધો આખો દે કેટલા એકાથી ગોંચાડો ચાલુ રહે આ ગોંચાળો જે બતાડવામાં આવે તો બધું મટાડવો એમ કે એને આને અમને કેવા ઘૂંચવાડો કાર્ય આપો કઈ જેનો ઘૂંચાડો નીકળ્યો તે કાર્ય જે ઘૂંચેલો માણસ કોણ કાર્ય આપે ને ચાલ ચાલો એટલે નીકળી ગયો બોલાવવાના બોલાવ દાદા ભગવાન હું નથી તરત ફે દાદા ભગવાન શું કહ્યું આપડે તો દવાખાના હોય દાદા ભગવાન ટુશન તો બોલે ટ્યુશન થોડો ફેરફાર થઈ જાય એકદમ ના મળી જાય નથી જો હું હતું નહી બોલાવવું પડે કારણ કે બધા હકદાર છે ને ના બોલાવવું પડે એટલે આ ફોડ પાડ્યું તેથી બોલાય નહીં કારણ મારે દાદા ભગવાન ફેર થયું છે તે સમજે પાડું મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ભગવાન ત્રણસો સાહીઠ ડિગ્રી સારું નાપાસ થયું એ પદ માં બોલાય હવે તું સમર દેવ છે કાર બોલો અને આ બધા બોલે પેલા બોલાવો તમે આ બોલે પણ તમારે નહીં બોલવાનું આ બધું આવું છે આમ મા સમજી લેવાનું છે છોકરા બઉ સારા ને ફાદર છે પણ અજ્ઞાન માન્યતા છે નઈ રાઈ જ બધી રિલેટી ક્રિશ્ચન બાય ઇન્ડિયન મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય બરાબર છે સમજતા નથી બ્રોલવું આગળ વધવું હોય ત્યારે એમ કે નથી ક્રિએટર જેમ તેમ તમામ પ્રકાર ભગવાન બનાવ્યું તો આ બધા ચિંતામાં ના હોય આટલું દુનિયા ચિંતામાં છે લોકો ભગવાન ને પખી છે કે હું આ ચિંતામાં રાખ્યા છું કે અઢી દુનિયા ચિંતામાં ભાઈ દુનિયા ચિંતા માંગવાન કર્યું દેખાય છે ભગવાન કોઈ દેખાય દેખાય ઊંચી કરો છે ભગવાન તો ભાઈ ના સાયન્ટિસ્ટ તમે કેમ કહો છો ક્રાઈ બતાવ્યું બતાવ્યું છે એ કોઈ હાથું રાષ્ટિક કોઈ નથી પછી મને ક્યાંથી ક્યાં રહેશે ભગવાન વિચાર તો કરો મગજ માં કઈ આ કબાટ છે તર કેવી ગોડ ઇન એવરી ક્રિએટન ક્રિએશન તમારી બધાએ જે ક્રિએશન છે એમાં નથી પાણીમાં છે માટીમાં બધે જ છે ત્યાં બધે છે મેં ભગવાન એટલે કઈ જતા ઘન ચક્કરો દેશ ને મારી ના ભગવાન કોઈ હું તો વાત ના ભેગ ના દેખાડના આટલું બધું આટલું બધું ધર્મ શહેરાત જગત હિન્દુસ્તાન માં એક જ બોલે બહુ થઈ ગયું આપડે સાચી પેટ્રોલ દુકાએ તો એ પેટ્રોલ પછી આપણને સો માઇલ જવું જાય અને કોટી ભાઈ પછી તમને ગમ્યું भाई अरे जब मले चला गुड चला चला भाई चलो भाई पता है मोर्चा पर चला है काम तो दो दो स्टेडियम में रहेगा मले चले हां जा जा भाई जा सडाव पौना न पौना न होना ओहो भाई चलिए 70 मिनट में जब भी जब निकल जाए बाहर लगे हो આવેલા બને થોડું થોડું ખાઈ જાય છે જુલાઈ થી છઠ્ઠી ઓગસ્ટ સુધી એમના આખરી કરુણા ને એમના આશીર્વાદ આવ્યો ભૂત નહી પણ પ્રેત થાય છે પ્રેત એટલે શું કે આ દેહ ના હોય આ દેહ ના હોય ભટેક ભટેક કર્યા કરે શેરી જઈ ને પછી ભૂખ્યું રેવાય નઈ હા દેહ ના હોય તો ભૂખ બઉ લાગે ભૂખ્યું રેવાય નઈ પછી મઈ કોકલા દેહ માં બે ને પછી ખાલી એટલે મેઘ પછી એને મારીએ ધોવા મારે તો વાગે તો માળા ને કેમ મારી નાખે આ ડાકણ હોય પછી આપેલા મરી ગયેલા દાખણ ની થાય રીતે હોય મને ડર બી આમ નહી લાગે અંધારા નો કેવો કઈ તો એને તો આવું ભી થાય નઈ ને કેવું કઈ વેર હોય તો મને ભી ભૂત કેવું લાગે જેને એવું થાય એને બધું છે નામ દેલ છે ના મારો ઘણી વાર એવું કે મને નહી જાય પણ એવું કે ગમે તે અંગ્રેજી ભય લેવા પે ભૂત તો પછી પેલી ઇંગ્લિશ બોલે આપણે સમજી ગયા બિલકુલ ભય નહીં ક્યાંથી બોલે હંસાબેન પૂછે કે ખરાબ સપના સપના આવે એમ <fund ses> <K _k> <_ayomis> <oyu> <Laborator ilfi>